પોતાનું નથી લે વાતો પ્રવૃત્તિવૃત્તિ શબ્દ નો અર્થક નથી એની પસંદ ચાલે આપણે તો ઈફત અને કોઝી કોઝિંગ પણ થઈ જાય એવી ઈચ્છત આપણી કોઈ એટલે પ્રવર્તન નીવડતો નથી અંદર પ્રવૃતિ હતી તે બંધ પણ દાદા આપડે આ બધું કરીએ સંસાર ચલાવો તમે પ્રવૃતિ ના કહેવાય છે પ્રવૃત્તિમાં સંકળાયેલું હોય હું કરું છું કે દાદા આપડે ધંધો કરીએ તો ધંધા માટે વિચાર કરવો પડે ધંધા માટે એ પડે વધુ ને વધુ કરવું પડે કરે અને આપણે કારણ કે ઘણી વાર દાદા મોટો પ્રોબ્લેમ એ થાય છે કે આજે તમે કરતા હોય દુનિયામાં છે તે હવે એવું છે કે એટલી વધતી હોય કોઈ માણસ ખોટું કરીને કમાતો હોય કોઈને આપણે ખોટું કરવાની ઈચ્છા ના હોય તો આપણને તકલીફ જેવા વધારે પડે એટલે એવડીએ કેવી રીતે વિચાર કરવો જોઈએ કે આપડે ખોટું નથી કરવું છે કરતા કરતા પદ એટલે વ્યવહારિક જે હોય કરા કરાય વ્યવહારિક જે રીતે હોય કે જે રીતે વ્યવહાર ચાલતો હોય એ દુનિયામાં કરતા પદ એ કરો તેનો વાંધો નહીં કરતા પદ એ કરું છું આ જગત થી એ ખરેખર કરતા છે નહીં અને માને છે હું કરતા રોંગ બિલીફ છે રાઈટ કરી દર્શન ખરેખર આપડે કરતા નથી આ તો ઈટ હેપન્સ બધું થઈ રહ્યું છે હા થઈ રહ્યું છે તો આપડે કોઈ ન્યાય કરી આપણે એના નિમિત છે નિમિત્ત છે એટલે આપણે કશું લાગવા ગયા નહીં ઉપર હું કરું છું એમ કહીએ તો આપણને કર્મ બાંધાય હું કરતો નથી આઈટ હેપન પણ હું પીરો થઈ જવો જોઈએ દાદા આપે છે ને જ્ઞાન કેત્મા છું એ પ્રગટ થઈ જવું જોઈએ એને નિરંતર ખ્યાલ રહેવો જ જોઈએ કે હું સુધાર્થમાં છું ત્યાં કેટલાક માણસો છે મીરે પ્રગટ વાતો ચારસો પાંચસો હશે દાદા ચારસો પાંચસો બધા હોય ખરા પણ પૂરી જાગૃતિ ના રહે આ અમુક જાગૃતિ એનો ઉપાય તમે કહો છો ને પૂરી જાગૃતિ ના રે માણસ ને આમ તો જાગૃતિ આપણે આમ દાદા એ સમજાવ્યું છે સમજે કોક વખત કોક સમય બધનું બધું એવું હોય કે માણસ ની જાગૃતિ ખોઈ બેસે અને પાછું બીજામાં ગોથા કઈ જાય તો કાયમ ની જાગૃતિ રાખવા માટે કેવું શું કરવું જોઈએ અમે ધ્યાન આપીએ એટલે કાયમ ની જાગૃતિ ને એ ધ્યાનમાં અમારી આજના મળે તો એટલે રિલેટી પોઈન્ટ ઉદ્યોગ કર્યા કરે રીઅલ વ્યુ પોઈન્ટ કરે વ્યવસ્થિત વ્યવસ્થિત રાખે ફાઇલનો સંપર્ક વિકાર કરે અને પૈસા પડો આ ધારા પછી આપણે ગેરંટી આપે છે ને પછી એક ચિંતા ગેરંટી અને અમારે બે લાખ દાવો પડ્યો કારણ કે હું પાંચ આજ્ઞા એટલે બસ નિરંતર સમાચી ગઈ આજ્ઞા નથી પડતી નિશ્ચય માટે કેટલાક માણસો એવી જાગૃતિ રહે કે ધંધા કરીને અમારે જોડે ચડ્યા જો આ મુખ્ય વસ્તુ છે અને આવું મળે ને મળ્યુંડું થઇ જાય તો તમે મોડા આવજો દાદાને ઘરે સત્સંગ કરીને મળજો આ એફઆઈઆર કેસ મોડો કાઢ્યો એવું જત્સંગ દાદા પૂરો કરીને આવજો એવું કે છે ખરાબ થોડો સારા ગ્રહણ ખરાબ કામો થોડો ને સારા ગ્રહણ કરો એ આપણા સાધુ આચાર્ય અત્યારે એ છે કે અશુભ ને છોડી દો અને કામ કરે શું અશુભથી પુન્ય બંધાય અને અશુભથી પાપ બંધાય ના મળે એ સુભે ની ને અશુભે જે મુક્તિ અહંકાર થાય કે મુક્તિ ની કઈ વાત થાય સચ્ચીદારણ થઈ જાય લાખો માણસો આજે એ વસ્તુ ધન્યવાદ કરે છે એ વસ્તુ ધન્યવાદ કરતી એ બેટી બીજા પેલા સામે ધન્યવાદ કરે એ બધું શું કરે બહુ થોડું કામ છોડો સારા કરો તો ખોટા છોડો સારા કરો ત્યારે લોકો શું કે ખરો માણસો ને તું મળે કે તમે કેમ ખોટો છોડે એમ તમે કે લખે તો હા હા એ કરો છો નહીં કરી રસ્તો દેખાડે ભાઈ જે તો જાણતા હોય રસ્તો એ લોકો રસ્તે ચડાવે વૈષ્ણવ માર્ગ ને સમય માર્ગ ને જૈને છે તે સુભાસિત કરી રહ્યા હોય ને એટલે લોકો ઘણા લોકો પામી ગયા અને ધૈ ને તો એટલા બધા પાયા સાયન મુખ્ય વસ્તુ છે એને આમ જ આવે ને નથી આવ વસ્તુ પછી બધી અડધી થઈ ગઈ છે દાદા ઘંટાકરણ દાદા ઘંટાકરણ માં આમ આવ્યા ક્યા કેવી રીતના એમનો જૈન જૈન ધર્મમાં સબંધા કરે એ તો ભગવાન ના શાસન દેવવાનું શાસન દેવ આ લોકો એ છતાં એમનું મન સિદ્ધ થાય ને એટલા માટે બુદ્ધિ સાથે મારે ગોઠવેલા એ નામથી બધું લોકો ધર્મ અને બાધા રાખવાનું લોકો બાધા અને નહી જાણ છે માત્ર આ બાધા કરતા કરતા મંદિરોમાં દર્શન કરશે આવ્યા છે એટલે એટલે શાસન એવો થાય ભગવાન શાસન રક્ષણ કરનાર તમને સીધા જ માટે બધું ખ્યાલ ને રે પણ કોકો કોકોકો જ જતો રે ખરો એ હવે સ્થિર ગમે એટલે તમને કાલે કીધું કે તમારે જો મેલ બનાવવાનો છે ઠંડક થી પછી ઘરના ઉદય આ બધું ઉદયકમ છે અને માણસ કેમ કરાવી પોતાના ધાડક માં થાય છે બેઠલો આપું આપડે કઈક જતા હોય અને પછી લગ્ન માં બેઠા આપડે અને આમ કે બધા લગ્ન બધા દીપડું આપવા આપવાનું જવા મળ્યું આપણે હાજર રહેવું જોઈએ હું તો વ્યવસ્થિત નામ આપો છું કારણ વ્યવસ્થિત આ વ્યવસ્થિત કર્યું અથવા મારા કર્મ ન ઉદય કરવું મારા કર્મ ન ઉદય આ માણસ બોલે છે ઉદય તો માણસ છે મારે ભગવાન આ નિમિત્ત બોલે છે એવું જો જ્ઞાન હાજર રહે પછી આપડે એના તરફ ભાવ બગડે ને ઉકેલ થતો નથી ને શું પછી ઉપમાન મન કર ઉપરનો થાય તો અંદર કમાઈ લેવાય છે કમાઈ શું અંદર ઉપર ઉકેલા કરીએ કે ગુસ્સો કરીએ પણ અંદર માફી માંગી લઈએ ના એ એટલે આ ફર નકામો જાય નઈ દાદાની જો બે કલાક ન પરિચે ઘણું કામ કરે એમ પણ આ શું થયેલું કે નાનપુરમાંથી આવડા હતા દાદા પર ભાવ બેસી ગયેલો એ ભાવ આ પ્રેમ ભેગો થઈ જાય એટલે બધે જો આવું ભેગું થયું ત્યાં પૂરું ગુલજામ તું ખરો સ્વાદ આવ્યો નહિ હતા આવડા હતા બેસી ગયેલો અને બઉ ભાવ સતત પણ તે જાય નહીં નકામો દાદા જાય ઘર નકામ ના જાય ના એટલે અમારે કહે છે કે દીધરાત થયા કરે છે કારણ કે નકામો નહી જાય આ બધું જતું દાદા એમને કામનો ઉદય જ કેવાય ઉદય છે આ ધીમે ધીમે ધીમે પણ આ જોવાના ઘણો વાંચાતું નથી ચોપડી આખો વાંચાતું નથી અને દાદા કેટલો ઘટ યાદ રહે ચોવીસ કલાક ચોવીસ કલાક રહેશે ચોવીસ કલાક યાદ રહેશે અમને ધર્મ બધા દાદા કરી દીધું છે મને આગુ પર જતું નથી અને અમે તો ભાવ બહુ બેસી ગયેલો નહિ એટલો બધો ભાવ બેસી ગયેલો બધા ભાવ બેસી ગયેલા આ તો પૂરો પૂરું ઋણાન બન બધા ના દાદા એવા ખરાબ વિચાર તો નથી આવતા ના પડે નલાયક માસ છે આ માણસ આવો છે કે કોઈ વાર એવું થઈ તો મનમાં માફી માગી લઈએ ઓ માફી માગી લેજો ને હા દાદા તો દાદા ગરીબ તમારે સુધાત્મા બાબો સુધાત્મા છે રિયલ વિબર છે ખુદા ખુદ કરતો હોય અને આપડે કપડાં બગડે એવું ધોયું જાય તો પણ એના માટે ભાવ બગડવાના જોઈએ સંભાવવાનું કહેવાય કારણ કે કોણે કર્યું એમ નહીં કહ્યું આપણા ઘરમાં એવું દિવસે એટલે અમે આ જગત શું દેખાય તે તમે કહો આખો જગત અમને સાપી વારથી બધું નિર્દોષ દેખાય જી માસ્ટર છે બધા મારીને નિર્દોષ દેખાતા હતા અને મને પણ નિર્દોષ દેખાય છે કોઈ દોષિત દેખાય નહીં બેટી હા એ સ્થુલ વાતો એ બીજા લોકોને બહુ લોકો ની જરૂર હોય આ વૈષ્ણવૈષ્ણ બધા વાત સમજે નહિ જૂની વાતને આ બાર ભેડું જતો ત્યારે ઘ એ શું બધું મેં કોઈ કપાલ સુધી માતા આપણા સુધી જાય નઈ ને ઘણો ટાઈમ લાગે ચકો માફી પેલું હા ગજરે બધું ચોંચ વસ્તુ હોય મારું ઊંચી થયું હોય તો આપણું છે નહી આ તો વ્યવહાર પૂરતો આપણું કેવું વ્યવહાર પૂરતો રીતે આપણું છે જ નહી આપણો તો એકલો જ છે આપડે ત્યાર આવ લઈ જઈ જાય ને પછી આટલું બે ઉમે બે ઉડ્યા હતા એના દાદા હતા તેને કારણ બહુ વેડા એ તો ભોગવવા જ પડે શીખવું જ નહી ઓકે હવે આપણે ધારો કે નૌકાર મંત્ર ગણીએ કે દાદાને યાદ કરનાર પુણ્ય બંધાયું પણ એ કર્મો ના ધોવાય ના કર્મ નથી પુણ્ય બંધાય એ કરજો ભોગવવા જાય આને નવું કર્મ બંધાય પુણ્ય બંધાયું પણ દાદા કર્મ ધોવાનું કર્મ ધોઈ કાઢવા હોય તો કરવું શું જોઈએ એ તો આપણું જ્ઞાન જ કર્મ જોઈ નાખું કર્મ જોવાય છે બરફ રૂપે પાયી રૂપે ને વરા રૂપે હોય બરફ રૂપે જે હોય ને એ એકલા છે અને પાયી રૂપે વરા રૂપે તે ઉડી જાય છે આ ધ્યાનમાં રહીએ ત્યારે જે બરફ રૂપે કર્મ આયા હોય એ ભોગવવા પહેલા ના થઇ જાય ને તમે યા તમારું સીતામાં નવસાય મંત્ર હોય તો પેલો ભોગવતો આવે તાપ તાપમાં અડે છે કરું પણ સીતામાં છોડું પેલો અસર થઈ જવાનું થઈ જાય કારણ કે દાદા હું શું વિચાર કરું છું કે ખબર છે આપડે જૈન ધર્મ હતું કે પેલા મને ખબર નથી નામ પેલા તા ને પછી બીજેદાર માથે પેલા ગજુકુમારે માથે પાગડી બાંધેલી ને મોક્ષ એની વાત કરે છે એમને કર્મ તો ભોગ્યું પણ એમને કર્મ કેટલું સારી રીતે ભોગ્યું એમાં કેવો સારી રીતે કીધું કે કોઈ નો સસરાતો એમ કે કર્મ તો ભોગ્યું પણ કેવું સારી રીતે ભોગ્યું કેવા ઊંચા થઈ ગયા હવે એવા ઊંચા વિચાર જ રાખવાના હજી એવા ઊંચા વિચારો હંમેશા ટકી રહે આપણા મનમાં એને માટે શું કરવું જોઈએ બે લા અમારી આ અમારી સેવા કરો ને એના જીતે જે એમનો કોઈ રસ્તો નથી જેને સેવા જોઈતી ના હોય તેની સેવા કરીએ અમારા સેવા અમારી સેવા અમારી વાણી વાણી શું કેવાય છે પ્રત્યેક સરસ્વતી કેવાય હા માલસી વાણી કોઈ બોલ એટલે બોલે સરસ્વતી કે પછી એની પાસે બે કલાક દેતો હોય પણ તમારે કેટલા છે મને પણ તમારું પેલું નિત્ય થયેલું છે નું જોઈ એવું અડવા નહીં ના એટલે હું એ વિચાર કરતો કે માવીર સ્વામી ભગવાન ને માર્યા પછી બી આ દિવસ ગજકુમારને પણ આવું થયું અમને કષ્ટ તો થયું હશે ફિઝિકલી એમને કષ્ટો થયું હશે પણ કે વિચારો કેટલા બધા ઊંચ્યા હતા ભોગવટ તો આવ્યો ભોગવવાનું થયું શારીર ને અંદર વિચારો વચ્ચે તો કે એ કર્મ કેવું સરસ રીતે ભોગવતી એ જાગૃતિ કર્મ ભોગવ હું સિદ્ધાત્મા જાગૃતિ રે તો પાર્કે ઘેર થતો એવું લાગે ઉડી જાય મને આપડે જ્ઞાન આપવાનું છે રવિવારે રાખીએ દાદા એના જેવું થઈ જાય છે બઉ ભાવ છે બધું રાગે પડી ગયું આશીર્વાદ વ્યાન કરી ઉંદો ને એટલે ફોડ પાડી વાળું કશું નથી રાત્રો કસવી નથી ઉપરી કોઈ નથી કારણ કે ઉપરી છે એ તમારું મળી બેઠા તમારું સ્વરૂપ છે આ ઉપરી કોણ તમારો બ્લન્ડર છે ને મિસ્ટેક તો કોઈ ને કરીને આવ્યા તે આપડે ઉપરી થાય મિસ્ટેક બંધ થઈ ગઈ ને થઈ ગઈ પોતાની ભૂલ જ ઉપરી કે કે એના માટે લગભગ સો બસો કલાક એનું પાણી ખંચાવું જોઈએ બે પાંચ કલાક થોડો ઉજ્યો થઇ જાય દુષ્કાળ વાળી જમીનમાં એ કરવાનું છે રણમાં રણ છે ને રણ વાળી જમીનમાં રણ રણ રેતી રેતી રણ ની જમીન રણ રણમાં રણ માં ઉગાડવાનું મુશ્કેલ કચ્છ ની અંદર ખેતી કરવા જેવું છે પછી મને કહે છે મને જે ના રહ્યો એક નિર્ણય નફા હારું આવે તો બીજો ખોરાક માણસ રોગ ના ડોક્ટરો ભય વસ્તુ ભય લાગે છે તને તિરસ્કાર એના પરથી આવશે તો એમને જોઈ લાવે તિરસ્કાર બઉ આવશે પોલીસ વાળા ઉપર તિરસ્કાર હોય તો ભય લાવે કોઈ લાવીશ ઉપર તિરસ્કાર હોય તો એમને ભય લાવે એટલે તિરસ્કાર પછી એને એમ કહું ગયા તારે તિરસ્કાર થાય ભય નું કહ્યું ને કે ભય નું કારણ આ છે હા મારું છે એમ મારું બાળું ખેડૂતો તે બુદ્ધિ સારી કઈ થયું પછી ગમે ગયા રોધનું પણ એનો પથ્થર કરીને કોધનો પણ પાછળ કઈ ન કરાય તો હું લઈ ગયા હશે ઊભા આખું ઉઘાડી હશે જાદુ સન્્યાસી ત્યાજ ગાદી ઉપદેશ ક્યાં જાય તો એટલે આ બધા જગત સેન્ડલો એ જ છે એટલે માસ્ટરો એને મળી આવે છે એટલે સ્ટેપ લાસ્ટ છે એમાં તો જ્ઞાની બેન કોક ફેરો હોય અને માલમાં ચાકનાર હોય આ તો કોઈ ફેરો હોતા નથી શાસ્ત્રકારો તો કહ્યું છે કે જ્યારે જ્યારે જ્ઞાની ફેરા કર્યું જણ થઈ અને ટીર્શન કરો પાછળ બે લાખ થઈ ગયા કે અમારું ટીર્શન તો પગ નથી અને જ્ઞાન જ નથી જેની વસ્તુ જશે એ લાખે માણસ લાભ થાય છે બે કલાક બાદ કરો નથી ટેન્શન શું કે જાણતો નથી આપ્યાય નથી અને ટેન્શન ગયો નથી તમારું નહી માયા વાત કર એ માયા છે એનું અસર ગણ મા ગુરાત માં થયો પરમાઉટ માય ગોડ કોઈ પણ માણસ વર્ષ વાળી ફૂડ છે ભૂપેન્દ્ર સ્વતંત્ર થવું જ માણસ આવ્યું સ્વતંત્ર ઘણા કોઈ પણ ઉતરી ને ગુજરાત એવું હોય છે આ પાતંત્ર કોર્ટ માં વસીલા કરે સીગડે ડ્રજ કે તમે દાદા પાસેથી મોડ આવશે તો કેસ મોડો કાઢી શું પોતે કોટે જુદા વકીલ જુદા કામ કરી શું બધા હજાર જુદો રહી શકે બિલકુલ સ્વતંત્ર રહી શકે ગવર્મેન્ટ એ કેટલા ધરો નિરંતર દાદા આવે દાદા કારણ કે આવું છું દુનિયા કલ્ચુ ના થઈ શું સાચી કલ્ચું મુક્ત કરવાનું બધા નિરંતર મુક્ત કરવાનું અને એક ચિંતા થાય અહીંયા અહીં અમેરિકામાં દરેક એક ચિંતા થાય બે લાખ ડો બહાર ગેરંટી અમારી જો પાંચ સત્તા સો કલાકે થયું જોઈએ એમ પાણી પાણી થોડું થોડું આટલું મોટો અને મારી પાંચ આજ્ઞા પાડે મારી પાંચ આજ્ઞા પાડે ગેરંટી સરસ નું સર બે ટે છે એટલે લગભગ છે બહુ વ્યજ વ્ય કેટલાક પ્રશ્ન બહુ મોટા ખર્ચ છે આજ એ વાડી નો માલિક ના હોય તો વાડી હોય બાકી વાણી હોય શું હોય સ્વતું ઈચ્છા હોય કોઈ ખબર જ નથી કે પરતંત્ર પોતે પરતંત્ર એવું ભાન જ નથી આ તો વિદેશ કે હું ભારત નથી રહેતો હા તો બોન્ડ મારે લાવવું પડશે અને વિજયતા બોન્ડ લાઈન સુધી દે એટલે એટલે ઇન્ટરેસ્ટ મળી જશે એ જ આ દે થઈ જશેલા સિગ્રામાં પક્ષી જો મેં એવું લાગે કે મને ખાવાનું મળતું પાજરામાં પક્ષી હોય એના જેવું સાઇડરોય કોટજી દે નિરંતર પછી આ ન્યાણો છોડ્યા ત્યારે આ ખાઈએ છોડ્યો એટલે જગતમાં શાસ્ત્રી કરે શું કહ્યું આખું જગત સાધુ સન્યા છે આચાર્ય બધા ઊંઘે છે ઉધારી વાસો લાગી હા હું બોલું છું તમે માનવ ખરેખર કહીએ સાહેબ એ સાધુ સન્યાસ બધા ઉધારી વાસ દશા કરો તમારી ઘર ગુમે આપતા તો અકડાવ છો તો વહુ પરિણામ કરે અને તમારી શું રક્ષા કરે તેવું કે છે ફળ દેવાય ફાંડ ફલણ આમ લાવવાનું છે સ્ટોર માંથી એ મને કઈ જાણતો ને સ્ટોર ભાઈ પરિણામ એ કર સ્વતંત્ર સ્વતંત્ર થવા માટે કિંમત ભારે જ ચૂકવવી પડે ને સ્વતંત્ર થવા માટે કિંમત ભારે ચૂકવવી પડે ને બે ક્યા રતંત્ર થવું દાદા અઘરું કે છે સામરવું પડે બધું સાંભળવું પડે આ થઈ જ મારું છે માને રહ્યા ડિપેન્ડન્ટ હણો પહેલો થયો પછી એમ લે છે તો હવે આ ડિપેન્ડન્ટ પણ હા મને તો તેર વર્ષે હું મહારાજ ને પીડા કરવા જશે તો વૈષ્ણવ એટલે વૈષ્ણવ ના મહારાજ ને પેડા કરવા જતો એવું નહીં માનવા નહીં કર્યું એટલે મહારાજ મને કે તને ભગવાન બોકે લઈ શકે મને મને વાત ગમી નહીં કરી ભગવાન મોકે લઈ જાય તો અહીં બે હાડે ઉદેશમાં એને અત્યારે ઓળખાણ માથે હાર એવો હોય ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ એને આ તો આપણને કારણ ઉપર ક્રિએટરને નક્કી કર્યો હોય એટલે ક્રિએટર ઉપકાર માનવો પડે આપડે એની ક્રિએટ થાય એટલે તારો બાપો કોઈ ક્રિએટર નથી યુવાની અમને મને લઈ લે શું કઈ આ તો બધા વિચાર ફસેલા છે લોકોને ફસાય તો લોકોને જોડે અમને લોકો બહાર પૂછે નઈ તો ગોવા ક્રિએટરી અને અહીં તો એક સારું બાપુ કોઈ ઉભર્યું નહીં સારું દેશ મુક્ત થવું હતું ઇન્ડિપેન્ડન્ટ છે ડિપેન્ડન્ટ ગમે છે માટે ઉપરી છે શું એ તો પછી એ લોકોના મનમાં શું થાય કે વસ્તુ હવે કોઈ થઈ કાયદે એટલે ભાઈ જે તે ભગવાનો ભય વર્ત છે અને જે વિચારે જ માણસો પહેલી જરૂર નથી તમારા માટે પોલીસની જરૂર નથી ને લક્ષ્ય નહીં જરૂર નથી પણ લાગે નહી લાગ્યું આપણે એટલે આ એટલે બે ત્રણ કહ્યું કે ઇન્ડિપેન્ડન્ટ થવું હોય ખીચડી જેટલું થયેલું છે ખીચડી કરીએ અને ડિપેન્ડન્ટ હોય તો ના થાય એવું અઘરું છે ગેરંટી આપું છું ઇન્ડિપેન્ડન્ટ અને ભણો એટલા કલાકે નહીં બસો ત્રણ સાહીસો કલાકે તો બઉ થઈ ગયું ઉ <laughs> મારેન્ટમાં <laughs> <coughs> <my> <coughs> <coughs> <coughs> <coughs> કોઈ પણ ઈચ્છા નહીં કોઈ પણ જાતનો વિચાર નહીરિચ્છા દશા કોઈ પણ જાત નો વિકલ્પ નહીં નિર્વિકલ્પ દશાય બિલકુલ થયો તો પાછળ ગયા દેશી કઈ પાછળ કે થાય હા લોકી હાલો મીરિકલ્પ થાય પરમાત્મા થઈ જશે વ્હીકલ્પ એટલે હું ભૈનાલ ભાઈ એ વ્હીકલ્પ આ બારમાં જોલિક છે ભણાવો છું પાક ધોળો છું પાળો છું પટેલ છું શું જાય માતાજી નું ભગત છે એ શું સુદે મળે છે કોઈ પણ આઈડેન્ટિફિકેશન એ વિકલ્પ ગ્રાય છે પણ પ્રકારની ઓખાનું વિધિ ઓખાનું વિધિ આપે એટલે વિકલ્પ ગ્રાય કોઈ પણ જગ્યા ઓળખણવિધિ આવે એ બધા વિચાર કોઈ પણ જગ્યાએ મારા પર ઉતર એ સંકલ્પ સંકલ્પ ના હોય ઓખણવિધિ આપવાની પગ ઓળખણવિધિ બે વિચાર એ જાગતિક વર્ષણવિધિ અપાય મામો જ તો જ્ઞાન વાળો મેં જ્ઞાન આપેલું હું કે વ્યવહાર છે વ્યવહાર કરતી જોઈ જમ બે જીતમાં ઈગોજન થઈ છે ઈગોજ ઈગોઈજ રહી છે ચાલે આ શરીર મારું છે મારા માનવ એક બોલી જાય શું કહું કોણ વાણી બોલું તો હું તું કઉા ભાષામાં બોલવું ત્યાં ત્યાં ખબર બોલત છે પોલીસ વાળું પકડે મારે ત્યાં ત્યાં પકડ કે રે હું તો મારે બોલું છું મારો ના કહેવાય બીયા બોલ ગેલ ત્યાં ખબર છે હું આની પર રિસર્ચ કર્યા કરું ખરાબ ખોટું બોલવાનું છે કરું છું નહીં અમે ચોવીસે કલાક જાગ અત્યારે જોવાના મળે તો તમે ગયા પછી સાબરવાનું મળે તો એ ગણા પૂછાય દાદા આત્મા અને જીવાત્મા ફેરશો જીવાત્મા એટલે શું ભૌતિક વાંધનાઓ જીવાતમા ભૌતિકમાં સુખ છે એવું માને છે એમાં એનો નિશ્ચય એવો છે એનું વર્તન એવું છે ભૌતમમાં સુખ જ નથી હા તો આરોપી સુખ છે શું છે તમે આરોપ કરો તો એ રાજમેલ હોય તો આદિવાસી હોય ને એ રાજભ માં થઈ જઈને જમાડીએ નહી ગચરો સુ કલ્પિત પ્રસ્તુ છે એટલે જેના હોય જે કમો કે નાખી દલીબી કલ્પના નાખી દલીબી શું થાય બીજા લોકો કલ્પના આવે એમાં શું છે ત્યાગ અમે અમારું ભૂમિકો જોઈએ ગમે તો પછી અમેરિકામાં આવ્યા પછી અમારે હોય તો હું અમેરિકામાં આવું હું ઈન્ડિયા માં તો બહાર ઘરને પાડે આ એપીએમ ખાતે યુઝિબે એમના ખાતે મારા ખાતે આવી જાય છે લોસ ના થાય બીજું તો હું કઈ ફર નથી આચાર્ય મને એક કમ્ઞા ઉત્પન્ન થઈ રહી સુંદર ક્રાની માસો ને એમને કઈ તો વિચારાગત છે તો મને મારું કઈ કઈ સેજના ઊભી થઈ ગઈ ડેવટરથી તમે કહે કે હિન્દુસ્તાનમાં આ મતાર સુધાય મતાર